ધરાતન શું કેવાય કેવું જાય ને પ્રભુ ની ભક્તિ માં લીન રહેવાથીમીભૂત તેનાથી કરે એટલે જ્ઞાન જ નથી પાપો બધીભૂત પછી ભેદ વિજ્ઞાન થી આત્મા ને અનાત્મા આ આત્મા વિભાગ આ ફૂલ ઘર બેસુંડા બહાર આવી આ કાય ક સનાતન સુરત પર આવી આ દાદી દાદી ની પરંપરા મે આનું આ છે બોલતો જ નહી મેં તો આ જંગલીયા હાલ પડે પાણી ને બંદારે સંગ્રહે આ કીધું કે આ તું નથી જનીએ તે ઉતાર કે કલ્પિત દુઃખ હા એટલે એ લોકો આ એક કારણ તો હોય તો હોને બળતા ગળા ગળા ગળા એ કાયા તોળવાતો વાગે નહીં કોઈ કાયા તોળવાતો નહીં પણ કાયા ન રહેનાથી એનો લેસન કોનો પર કાટ જામ અનાજ એવું નેવું છે આને કોઈ બનાવનાર નથી આ રીવા ઇન્સી પગલ નો રિસાર છે આપડે દિવાલ ઇન્સી પધાર વિકસ્યા રિસાન પગલ થયું છે તરત પગલ ઉભા થયા છે ભગવાન તો બનાવે છે ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન તારું પ્રિય નથી ભગવાન તમારું સ્વરૂપ છે તમારું નામ છે વસંત વસંતભાઈ વસંત વસંત્રો છતા કારખા ચાલે જઈ રહ્યો હે કરતા નથી કરતા નથી કરતા હોય તો જ્ઞાન ના આવે કરેલું કયું પણ હા પણ કયું કામ કરે કોને તમને બે કરે છે આત્મા નથી કરતો બે કરે છે આપડે બોલે ખાવાની શક્તિ હું કઉ છું એ મારી શક્તિ થી કઉ છું હું કરું છું તો પછી નહી ખવાતું કોણ ખર કે છે એક મોટા ડાક્ટર હતા ઉંમરે મને કે છે બહુ જણા રિપેર કરી આપતા તો પણ મારે બેસાબ થતો નથી કે પેલા કરતો નથી કોણ ને આ નથી થતો એ કોણ જેવું વિચારવું ના જે ત લાગે પેશાબ થતો તે પણ હતા નહીં થતો તે પણ ભગવાન કરતો હોય કોઈ હાલી કરી શકે આ તો ને ભાવી ભગવાની વાત સાંજે અમે ગુજરાતીમાં છે અમે ટીમ કા આયાલા પાછી આ ગુરુજી આવી ગોતે છે આજે જેતેન મન કૃષ્ણ આવી ઉન્નતિ માં આવી છે આ આત્માનો આનંદ ની રચના થી થાય ની કોઈ પણ જે બહાર હોય દેખાતું નથી એ માત્ર ભાવના પરથી પર છે સવાલો ઉઠે પરિક નું અર્થ સમજ છે નહી બરાબર પરિક નું અર્થ બરાબર નહી સમજ <laughs> भाई पूछे के अहम शु वस्तु आपा जाए ना कहम नु कंट्रोल होविए अथवाहम न हो હોય છે પણ લોકો ને જડતું નથી કઈ જડતું નથી અંતરાય ગમતું નથી એક કલાક માં વધાર સંપૂર્ણ અહમ એવું સમય કરે દેખાય છે એકતા પ્રાપ્ત થઈ લાખો લાખો અવતારા હમ ના જાય લાખો અવતારા સમજાય એવી વસ્તુ નથી આય અસ્તુ નથી વિરાટ સ્વરૂપ હોય આપડે અહંકાર ને લઈ જાય બુદ્ધિ નાની વાત બરાબર એક્સેપ્ટ થાય નાની બુદ્ધિ ના હોય એ બરાબર એક્સેપ્ટ થાય એમ બોલો સમજાવો સમજાવો અમે બુદ્ધિ નથી પુસ્તક માં રેગ્યુલર અમારા બુદ્ધ છે બુદ્ધિ એટલે તો લિમિટેડ હોય કેટલી હોય લિમિટ પણ હોય જ્ઞાન બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ પ્રકાશ કહેવાય અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ કહેવાય બુદ્ધિ એટલે ક્યુ ઇન ડિરેક્ટ પ્રકાશ એ આપવાનો પ્રકાર પણ ઇનડિરેક્ટ માણસ ને શું થાય છે હરીફા નહીં એના અહંકાર ના ધ્રુદ્ધ આવે છે અહંકાર ચોર હોય હોય જેવો જેવો અહંકાર એવું એની શું આવે કે પેપર ઉપર અગાઉ એવું જ હોય અગળી વચ્ચે અહંકાર જ નહીં એટલે સીધો દિરક પ્રકાશ જ કરતા ભાવ કરતા ભાઈ કોણ બોલે છે બોલે છે પણ દાદા ભગવાન એટલે દાદા ભગવાન બોલે છે તમારું કટકટ થતા જવું हूं बोले तो ये दादा जनो ना होए हूं कराती हूं कि क्या बोल के क्या कर बोल रहे हैं गेम गेम बोले इन्हें जेसना कह रहा है तू कह रहा है उबेना कह रहे हैं ठीक है तो तो मत कि थोड़ा बोलन बोलनी हां हां हां बोलता है જે ને મોક્ષ આપણે કહીએ છીએ મોક્ષ શું છે આપડે જે કહીએ છીએ મોક્ષ એ મોક્ષ શું છે ચાર ઇન્દ્રીસ ને જ પડે તો પાંચ ઇન્દ્રી નાનું એવો સુખ પડે બરોબર એ સુખ એને પ્રાપ્ત થાય છે એ કલ્પિત સુખ છે આપડે આ જગ્યા ભોગવી ભોગવી રહ્યા છેલ્પિત સુખ છે પુણ્ય નું સુખ પણ કલ્પિત શું કરે બધું કરે સંજોગો ભેગા કરી આપે એમાં કેવું છે મોક્ષ શું છે મોક્ષું દેખાઈ દઉં હવે મોક્ષ એટલે જ્યાં આગળ આ મનુષ્ય શું કે છે રાખો દરરોજ પુખ ને મારે ફોફા સાચી વસ્તુ નથી સનાતન સુખ નામ એ પામી શકાય આવું પામે ગાળો ભરે ગોળ મળે નહી અમારે એનું અંગત एक मनो पसंदीन अरे कही मैंने नौ वर्ष એક મિનિટ પણ મારું મને એક મિનિટ નહીં પણ આપડે વિશ્વાસ ના રખીએ મને શું શું કે બે કલાક બેર કલાક જાય છે બીજા દેખાશે जैन धर्म कहू के अक्ष बंदी मंदिर मोक्ष के એક થાય એક બાકી થઈ જાય પછી આ દેહે વેપાર કરતા હોય બીજો પછી એક બાકી રહે આવું મોસ માં જઉં છું પચીસ પચીસ પચીસ હું મોસ માં જોઉં છું પછી ધંધા કર્યા અમારું બી એ જ કવમે કેમ ઘર ઉમેદવારે આપણે સાયકલ ને માધુજી થાય એ ગર્મ ધ્યાનો નો એક ખૂબ અનુભવિય અનુભવ છે આ સુધી આ કંજલિ સા બધાની નીતો છે આનો જો ચેલેન્જ છે કે ફોકસ મે નાવો મંડ્યો નથી આ કે અનુભવ આને સેન્ટ્રલ સુજે વેગર અંદાજ ના કોને ઓમેન્દ્ર સેન્દ્ર દેતા હો તો પ્રતિષ્ઠા કે આ બરોબર પાકે બોમ્બે સેન્ટર તો જો થકે આ તમાર અટકી છે પ્રતિદિન કો ક્રિસમતા અમે તો લાગે ઓ ઈગોઇઝમ જાય છે એક જ કલાક પેલા માલ બહુ ભરેલો પડ્યો હોય ને ખાલી ન થાય તો એક કલાક માં કેવી રીતે થાય તમારી બીજા કરે છે પાંચ લાખ હપ્તા નો માલ ભરેલો છે અમે બે લાખ હપ્તા નો માલ પડે છે પાંચ લાખ આવતા માલ ઊભો ને તો આપણે સમવેદ ના પડે એને આપડે ચમત્કાર જે વિજ્ઞાન આપણે ચમત્કાર એ દેખાડે અને બીજી નગરબંધી કરે જાદુ નથી અમારું યશ નામ કરે શું છે અમે આ થયા તમારું કામ થઈ જાય એટલે કે દાદા ચમત્કાર કર્યો દાદા ચમત્કાર કરતા નથી અમને યસ નામ કરવું એટલા બધું હેસ છે ત્યાં તમારું કામ થઈ જાય એટલે ચમત્કાર માણસ કરી શકે નઈ કોઈ બે ધારી કરી શકે નહી અને ચમત્કાર નો જાણકાર ન હોય એટલે વિજ્ઞાન આવું જોવું કરું છું આપણને એમ લાગે તો જગણી અને જાણ્યા પછી બે બધા ચમત્કાર એ વિજ્ઞાન જાણી રહ્યા પછી બે બધા બે બધા જમત્કાર દાખલો આપો હું નાનો હતો મેં ચમત્કાર કરી બતાવ્યો ભાઈ બંધો આ કાગર હોય છે કાગળ એની આમ કઢાઈ કરીને ખવડાવ્યા હતા લોકો એક બધું બધાને આપી પછી આથી બધા જોઈએ મેં શું કર્યું તું આમ મૂકી અને પછી ભાઈ બંધ બધા એટલે બધા ચમત્કાર કર્યો ચમત્કાર નતો હા જે વિજ્ઞાન થી તમે જાણકાર નથી એ વિજ્ઞાન હું જાણું છું એટલા તમે જાણ્યા પછી તમે પણ કરી શકો એને તમે કરી શકો એને ચમત્કાર ના કહેવાય ચમત્કાર કોને એમ કોઈ બીજો કરી શકે જ નહીં दाखलो बन महावीर भगवानी कच्छ मत त्रगोर दाखिल जोर ऐसी त्या एक इंदौर न कोई नई नो मैया जी कर इंदौर नयीज मैया जी करता पुरुष वर्ग मैया जी आशापुरा माता प्रतिष्ठा प्रसादी वो लगभग पच्चा एक किलो सी सी अपने सींगी मे मगफी मगफी खोपरा खारेक राखेली एक भाई ए कीधु कि आंदर काजू नहीं तो आज व्यक्ति हूं कह छु एमन नाम अमेरिका बधाने बाजू कर एक बे जन अमे उ बाजू मंदर ऐसी खोबो भर वरी ना दीदा ने बंद कर एक काजुप पथरेला हम आ, आ कौज्ञान समझाए के अमरी नजरबंदी के शु समझे नजरबंदी कर गाम गामू क्या काजु नहीं જો તમે કાજુ કાઢી શકો છો ઘડિયાળ પાણી ની ધારા ચમસ્યા જેવી વસ્તુ નથી તમને કઉ માણસ છે તે એ કે છે મેં ગુરુ કર્યા છે એટલે મારા દાદાની પાસે જ્ઞાન લેવું નથી સમજે મારા ગુરુ ચમત્કારી દાદા ચમત્કારી નથી એટલે એનું પેલું લેવું નતું મને પૂછ્યું અમને આવો ચમત્કાર અમારે લાગુ કરી નથી એટલે પછી બીજા જે માણસ હતા એને ખરાબ લાગ્યું કે દાદા સારું કે છે તારું તું આવું અવરું એટલે ફેરે શું કરવું પેલો ચમત્કારી હતો માણસ એ જાણતો હતો બધો ચમત્કાર એટલે પેલે શું કર્યું પેટામાં ચમત્કાર કરી બતા પેલો ભગડી ગયો પેલા પછી મહાજન મેં કહ્યું કે મારી રૂબરૂ કરી બતાવવાનું મેં કહ્યું એટલે ટીક્કો આપ્યો તે આ ભાઈ ના આપ્યો એકદમ રાખવાનું ઝેલ રાખ્યા પછી એના મામારી અને ગરમ થઈ ગયો બઉ ગરમ થયો એટલે કાઢી નાખ્યો એટલે ગભરામણ થાય કે હવે અત્યારે ઠંડો માં થયું એકદમ ગરમ ચીજ થઈ ગયો દિવાળી તો બાકી છે ત્યારે થશે પછી આવ્યા ચાર પાંચ ખેલ કરી બતા હા હું તો મૂર્તિ માનું જ નહીં એટલે પછી ખુલાસા કરે આવે આ જે સીખો હતો તેને મેડિસીન આવે છે મૂકી હતું આપણો સીખો આપીએ ખુબ ગમી થઈ જાય તમારે ચાલક એને ધન થઈ ગઈ શું બધું તમારે ચાલક बुधवाय कलाकिने सराय पुरवा भले माने के आ देरतम में अमीजना था वाक्य पड़े ये क्यों के नला जी से पता जड़ा सी वो बहुत चमत्कार नहीं तुम का जवाब दिए ये देव સાથે લેવો સાથે લેવો કરવા માટે સાથે લેવું એ છે એટલે ચમત્કાર કોઈ દિવાય માંત્કારી પૂરી દુનિયા માં થયો નથી મારે ફસાવાનો રસ્તો ધ્યાન અમી ઝરણા થયો હોય તો એક બે વખત દેવો લોકો નું કાર્ય હોય તે શાસન દેવો કારણ ઘણા લોકોની શ્રદ્ધા બેસે એટલા મંદિર માં બીજું હેતુ ખરાબ નથી હેતુ હજાર આપડે નોંધ્યો નથી એને કેવાય લાગે ભાઈ તમે ક્યાં કરો મારા વાંધો આપણો ક્રમ માર્ગ એ જ્ઞાન માર્ગ કેવાય ને એમ પૂછે છે વેદાંત ના જ્ઞાન માર્ગ અને આપણા અક્રમ માર્ગ વચ્ચે કઈ તફાવત છે અક્રમ માર્ગ કહેવાય પુસ્તકો બીજો પ્રશ્ન વેદાંત ના જ્ઞાન માર્ગ અને આપણા અક્રમ માર્ગ વચ્ચે કઈ વેદાંત જ્ઞાન માર્ગ છે આ વિજ્ઞાન માર્ગ છે એટલે વેદાંત માં જ્ઞાન નથી તે જ્ઞાન ઉપર નું છે એટલે આ ડિઝેટ નું જ્ઞાન છે આખું વેદાન બધું પાક થઈ ગયા કઈ વાથા જેવું રહ્યું નહિ માથા ભૂલ સ્વો ત્યારે વાંધો નથી જો તરીકે કરવાનું કેવું ગ્રહણ કરાયું કેવું ગ્રહણ કરવાનું ગ્રહણ થઈ ગયું આ ફાઇલ તરીકે કરવો સ્વ ફાયદો અક્રમ માર્ગ ચાલુ ધરણા પુસ્તક વાંચી શકાય વાંચી શકાય ના ફાઈલ તરીકે એને ફાઇલ કરી એટલે તમે નાતા દસ્તા થયા શું અને એમ પેપર કેશો રાતા આ ફાયર નો નિકાલ કરો છે ઉપરામેરી આવ્યો ત્યાં હાથ મને દબાવવી પડે બને કે ના બને વિજ્ઞાનીઓ કે સ્વીટ ના એ નહીં ફરતો બાકી ખરે એવો જ કરવા છતા સંજોગ વરસાદ આવી શકી નથી આ સમયે ઈશ્વર ઈચ્છા પ્રમાણે સમજીને હું વધારી દઉં કે પછી આપની પાસે મારો આપવાનો અધિકાર જાગ્યો નથી એમ સમજી મને આવવું नहीं अधिकार कर उपयोग करो ये પછી દુઃખ આપે તો આવો ને વિટામિન ની દવા આપણે હદે એવી રીતે પીએ તો શક્તિ